કાર છે વ્યવસ્થિત પણ હંકાર છે તે ગોદો માર્યા ઘરે માટે ભાવના બદલાવી શકાય જગત છે વ્યવસ્થિત જગત અહંકાર છે ગોદો માર્યા ઘરે ગોધો નામ આજ બિલકુલ વ્યવસ્થિત એટલે ભાવના બદલી શકે છે ત્યાં કોણ હેલ્પ કર છે કે આજનું प्राप्त थे ज्ञान प्राप्त हाँ भावनादल ज्ञान प्राप्त न आधार आ पेहला ज्ञान प्यान आज न ज्ञान नु घर्षण थे नमस्त संघर्ष आग संघर्ष चल रो એના જે પેલા નું જ્ઞાન એના સંસ્કાર થઈ ગયા છે આજના જ્ઞાન થયા નથી એટલે આજના જ્ઞાન પેલું ખજેડું ખસે નઈ સંસ્કાર થઈ ગયા એટલે આ જ્ઞાન મને એમ છે આ કેમ મારી બઉ મુશ્કેલી આ સંઘર્ષે નહીં આ વાસ્તવિક આવું છે જૂનું જે જ્ઞાન છે જે તમારે સંસ્કાર લઈ રહ્યા છે એ જે જ્ઞાન ના સંસ્કાર હતા એ જ્ઞાન આજ એક નવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે આજે સંસ્કાર થી છે અને જ્ઞાન નવું છે તેના સંસ્કાર એનાથી આખું જગત બુજાઈ રહ્યું આખું જગત જઈ રહ્યું છે કે આજનું જ્ઞાન આ પ્રમાણે કે છે જ્ઞાન આ છે પણ સંસ્કાર પ્રમાણે થશે આજના જ્ઞાન ના આધારે ભાવના કરવાની જરૂર છે થશે સંસ્કાર પ્રમાણે હશે સંસ્કાર પ્રમાણે સંસ્કાર નહીં થાય ભાવના બધી સંસ્કાર થશે એટલે દાદા એવું ખરું કે અક્રમ ના જે જ્ઞાની જે છે અક્રમ અક્રમ ની જે જ્ઞાની જે છે એનું વર્તન બરોબર નથી હોતું ક્રમિક ના જ્ઞાની નું વર્તન તો ચોખ્ખું જ હોય કે જ્યાં સુધી ગયો ત્યાં સુધી ગયો છે પણ દાદા અહિયાં એવું કરું ને કે વર્તન બરોબર ના હોય તો એ ડિસ્ચાર્જ છે એટલે પેલા નું અને હવે વર્તન બધું જે થશે હવે આવશે કેવું છે વર્તન ની કિંમત ક્યાં સુધી કે મન એકતા હોય ત્યાં સુધી હા બાકી વર્તન ની કિંમત જ નથી બિલકુલ છે આયા છીએ એટલે ખોલવું પડે ને બાયણું ખોલતા દેખે મોટા શું બોલે પાછલા સંસ્કાર શું કેમ આવો પધારો આવો પધારો અને અંદર ના આ નવા નવી ભાવના શું બી થાય અત્યારે રાતે ક્યાં સુધી પણ અંદર ની એવું ના બગડે અંદર નું ના બગડે અંદર નું ના બગડ્યું જે જ્ઞાન છે અંદર નું એક પણ બગડતું અંદર નું બગડતું નથી હા બારના સંસ્કાર ને શું કરવાના છે અમારી વડતા હોય અમે ઉઠતા કહીએ લડો બધા મારી ઉપર જાત્રામાં થઈએ ને બસો લડે તારું કુબ લડો મારી ઉપર નીકળી જાય બધું માલ ભરેલો કચરો ભરેલો નીકળી જાય લડે અને પછી સવાર માં ચાર થાય આ દૂધ ફાટી નેતા દૂધ ફાટી ના થાય આટલું બધું મીઠું ના ખેવામાં આવ્યું કે એકતા થાય નહી મન બગડે નઈ અંદર મન બગડે ની બહાર લડમ લડા પુતળો લડમ લડા હોય ને અંદર મનમાં તો બઉ ખરાબ લાગે કે આ ક્યાં થઈ રહ્યું કેમ થાય મોટી અજાબી છે ને જગત કેવી આત્મજ્ઞાન હા એક વિજ્ઞાન બુદ્ધિને ગોઠતું નથી કોઈ વસ્તુ ને ગોઠતું જ જ્ઞાન બુદ્ધિને ગોઠે છે कार्यकारी कद ज्ञान ते आप ज्ञान करवा ज्ञान कर હોય જેની અંદર દ્વેષ ના હોય છે હા એ આપડા અક્રમ માં હોય અક્રમ માં એવો ગુસ્સો અક્રમ માં બિલકુલ એ ના હોય દ્વેષ ના હોય અને ખુબ ખાતા હોય પણ એટલે મને એમ છે જે મૂળ બીજ છે રૂટકો ગયેલું છે તો આવા સામાન્ય માણસો હજારો માણસો આવા કાગરો આવે છે બેસી ગયો પછી તૂટતું જાય દાડ દર તૂટતું જાય ખરાબ થઈ જાય ચોપડે ખરાબ થઈ જાય મોક્ષ એટલે જે માત્ર સુખ ને ખોલે છે થાય આ કલ્પિત સુખ છે સાતું સુખ એને ચાતું નથી અને દુઃખ કલ્પિત સુખ અંત વાળું હોય દુઃખ વાળું હોય સનાતન સુખ એ આત્મા સનાતન સુખ કાય સુખ જાય ને એ સુખ ખોય છે આ જીવ માત્ર અને સનાતન સુખ એક મુખ છે સર્વસ્વ ને દુઃખી મુક્તિ એલ નબો સર્વસ્વ પ્રકારના દુઃખ થી મુક્તિ એલ નબો એ તો એક સર્વસ્વ પ્રકારના સુખ અને દુઃખ સર્વસ્વ પ્રકારના સુર દુઃખ નિર્ણય છે પણ આત્મા ક્યાં જાય પોતાને જ પડે છે અને દેહ તૂટી જાય તો આત્મા એ ક્ષેત્ર છે એનું એ ક્ષેત્ર જાય છે બધા અનંત અનંત આત્માઓ છે જ્યોતિષ સ્વરૂપ રીતે જુદા જુદા મોક્ષ હોય લગડ્યો હોય ને જુદી હોય તો લગડ્યો કેવાય અને ઢગડો કર્યો એ રીતે જુદા જુદા જીવો કહીએ અત્યારે આખા ની કશું હજી નથી અત્યારે આખા બિલકુલ ચોખ્ખો જ છે આ તો વાત કરી ગઈ છે આ વિશેષ ગુણ ધર્મ થયા છે આત્માય નથી અને જે કુદર નથી એનાથી ઉભું દેવી છે ક્રોધ માન માં તે અહંકાર આવી ગયો અને અહંકાર બધો કુશ્ચ થયો છે આ બધા સુખ સાથી છે સાથે બોલ નો સુખ સાથી છે કે જ્યાં ઇન્દ્રિશ ત્યાં વિષય વિષય આત્મા છે કેવું છે આત્માની અંદર વિજય આત્મા દશા છે એ વિષય આત્મા કહેવાય વિષય આત્મા સુ કી હોય લો પૈસા પણ છેવટે તરવાર માન ને ખાતે થાય કે હું મોટો ત્યારે લોભાઈ માન નો એના માટે આ લોકો જીવે હું કઈક છું બહા દુઃખ કચાય અને કચાય આત્મા થી અકાય આત્મા થયો એ ભગવાન થઈ ગયો અકચાય આત્મા એ બધવા હા જરા ગયા એ બધવા વિષય આત્મા થી સીધો ના થાય વાળો અહીંયા જગ્યા ત્યાં સુધી સાંજે વડોદરા राघा दे आप कई परमात्म स्वरूप तबी नहीं एक કેવી કેવી વકીલાત કરે છે દસમી માટે એવું ખુલાસા માંગવા નથી આવતો આપણા એને સિલેક્ટવા દે નવ વાત સમજે છે એક વાત સિલેક્ટ રહેવા દઈ જયારે સમજાશે સમજાશે પણ એના ઉપર એનું એક કરવાની જરૂર નથી કરે ને અધ્યાય પદ છે આનું ઓક્સિજન ઓક્સિજન અમે કહીએ બુઆેક્ટું અનુભવ પણ અનુભવ પહોંચે તો ગુજરાતી થઈ ગયા બધી ગુંજી બારે ગયા બહુ પ્રશ્ન પૂછતા હતા બહુ પ્રશ્ન પૂછતા ચકાસ્યા એ તો કઈ મને બોલાવતા ત્યારે હું ભાગી જતો એક પગ માં એવું છે મારે છે પણ તમે કીધું ને બહાર મૂકીને આવવું પેલા ચંપલ ની પાસે મૂકી રાખીએ એ કે છે કે બુદ્ધિ તો ગોદા મારે છે પણ આપે જે કીધું તે પ્રમાણે બુદ્ધિ ને બહાર ચંપલ અગાડી મૂકીને આવો તો કામ થાય मैं भेगा बुद्धि बोला तो शक्ति नहीं दादा बहार जय बुद्धि बेसाड़िए बुद्धि चंपल सारी री तो साचे कोई ना चंपल बुद्धि ने सात तो चंपल जता संसार बगड़ता है માણસ પોતાના જન્મ ની સાથે લાવતો હશેગાળું જ ના કરે જોડે કે યા છે પ્રાપ્ત થતી દર્શન ખૂલતું ખુલતું કેવલ દર્શન નિમિત્ત तो दादा केवहारणसो एवा कलाको पचीस मैं बनाई दूध वगैरह चार कलाको लोग क्या गया વ્યવહારો રાખ્યો તે બધી વાત કર્યું કરું કરું કે નવીનભાઈ પૂછે છે આજે સુધી છે કે આ કન્ફ્યુઝન નો અભાવ ઇન્સાઇટ અંગ્રેજી જેને ઇન્સાઈટ કે છે ઇન્સાઇટ એટલે આ ગુચવાડા નો જે અભાવી નાખે નાખેલા ગુચવાડા ને કાઢી નાખે એ શું લાવે ગુજરાત અભાવ થયેલો ગુજરાત નાખે કાઢી નાખે બરોબર તમે જે કેટલું નિમિત્ત મળવું જોઈએ નિમિત્ત તો શું એને માટે નિમિત્ત મળવું જોઈએ નિમિત્ત નીચે દેવા થાય નીચે પણ જેના પ્યા વિના એક ટાખલો આપો એનો એક દાખલો આપો આપો છે જયારે સૂચ કે વધુ સુજવાય તમે ભેગા થાવ અને એના પરિચય કરો એટલે તમારી દૂધ જાય તમારે કઈ પ્રયત્ન કરો ના ભાઈ છે નિદર્શન તરીકે એને પૂરી કરી આપે જોવાળા થી સુધી થાય જોડે જોડે દારૂ બી વિજયભાઈ દારૂ બી વિજયભાઈ તો દાદા આજે સૂજ જે છે તે માણસ ને સંસારમાં મદદ કરે એવી આત્મા પ્રાપ્ત કરવા માટે તો દાદા પાસે જે જ્ઞાન લે છે આ જા હોય નહી એ મોટા મોટી જીત છે મોટા મોટી એ દર્શન છે તો દાદા પાસે જે જ્ઞાન લે છે દાદા પાસે જે જ્ઞાન લે છે એને જે બધું પછી મોક્ષ માર્ગ અંદર મદદ કર્યા કરે છે ત્યાં કરું એ પ્રજ્ઞા એ પ્રજ્ઞા નું કામ પછી પ્રજ્ઞાનું કામ એટલે સૂજ નો દાદર ને સૂજ ફૂલ થઈ જાય છે ફૂલ અને પ્રજ્ઞા નો થાય છે પછી શું ખીરવાય જાય નઈ પછી બધું આપશું છે મહેમાન થાયમાન આપડે પૂરાય નહીમાન થી પૂરા મહેમાન કેધિકાર મહેમાન કે જી ગાય એવું નહીં એવું નહીં એ અહંકાર થી ઢંકાતી નથી સતત ભૂજ વાળા બાળ ના પરિચય કેવર્ અહંકાર એને કરી શકતો નથી અહંકાર એને કશું કરી શકતો સારું નહીં બાજુ કશું કરી શકતો જોડે પરિવાર ગુજવા સારા પણ એટલે આ કર્યો કવિઓ બહુ સુધી બઉ જનતા કોઈ પડી જાય જનતા બોલ ફોડ કાળા બધા નો હવે અહંકાર હોય અહંકાર એને પૂછ્યું એને મદદ કરી છે એ વારો સ્વાબ મદદ કરીને શું કરું પાસે કઈ કરું એ ગુનો છે પાસે ભાઈ કરો ગુના કરેલો આીપાથી કરી કઈ કરવાથી ચાર માસ નઈ કરેલી ચાર માસ આ રસ્તા બતાવેલા પણ આમને રસ્તા બતાડવા પાછી ચોર નહીં કહી દઉં ચોરી કર્યા કરતો સરકારી ચોરીઓ ત્યાં કર્યો સીધા ચોર મત પ્રસંગ માં કોઈ આવ્યા ને જ્યાં સુધી પોતાનું ભાન નથી ત્યાં સુધી કપાસ તો કર્યા જ પોતે પરલોક નું ખરેખર ભાન કોને કે હિતા હિન્દુ ભાન કોને કહેવાય છે આ લોકો હિત કર્યું અને પરલોક ના માટે કર્યું પોતાના માટે પછી કેટલું કહે છે ઉગાડી વાકે ઊંઘે છે તેનો અર્થ જ તો દાદા આ જે સૂજ જે છે એ કયા સંજોગોમાં એને આવરણ આવે સૂજ ને કયા સંજોગો માં આવરણ આવેલા પરિચય માં આવેલી કોટી ના નીચલી કોટી ના પરિચય માં આવો ને ત્યારે આવરણ આવે કેવો ઓકે કેટલીક વખતે દાદા કોઈ એમ કેમ તેમ ખબર કરવા માં હલકા લોકો ના પંચે વાય દૂધ જતી નઈ રહેતી પણ હલકા પ્રકાર થાય છે એટલે સૂર્ય હા દૂધ પરથી આત્મસુદ્ધ ચર્ચાય જો એવા એવા પૂરું બધી ત્યારે કેવા નથી થાય બુદ્ધિ તો ડપો નુકસાન બે ખાલી પછી તૈયારી ખાયા ઇમોશનલ બનાવે છે ઇમોશનલ ના બનાવે પણ એમાં કુસંગ આવે ને કુસંગ જે આવે છે એમાં કોઈ કુસંગ આવે ને કુસંગ આવે તો પછી એ સુજ એ થાય ને વાંધો પડે ને કુસંગ દાદા આ શું હશે કે મિથ્યાત્વ મિથ્યાત્વ જ્યાં સુધી હોય છે જ્યાં સુધી મિથ્યાત્વ હોય છે ત્યાં સુધી બધું આવડું આવડું દેખાય છે જયારે સમ્યક્ત થાય છે ત્યારે તે જ જે આવડું દેખાતું તેવડું દેખાય છે જેવી દ્રષ્ટિ જતું એ વિદ્યા છે આત્મા ના વિદ નું ભય બન્યું એ બધું આત્માના વિરુદ્ધ અને પેલું હું આપણે પણ લોકોને પી કેલું આવે છે આત્મા આત્મા ને વિરુદ્ધ લોકો દાદા આપણી આપતા વાણીમાં એક એક થોડું વર્ણન આવે છે કે આત્મા જે થયો તેનું મેન પ્રોડક્શન આત્મા નું થયું એટલે જે પુન્ય બંધાય છે એ પુલ નું તમને જે વાગો એ મળે દરેક તમારી દરિયા સપ્લાય થાય જો પુલ વધારો હોય તો આ પુન્યા ની બધી પુલ કહેવાય આત્મા પ્રાપ્ત કરતા કરતા અને પોતાની જાતે ની પુનઃ બધે તો બને બધું બાપરાય નઈ આ રીતે અને પુનારી બધી પુલ ભોગવે ભોગવે એટલે પુણ્ય નું મંદિર પુણ્ય થી બધા અંતરાયો જે પડતા હતા તે બધા ખસી જાય લાભાંતરાય દાનાંતરાય એવા બધા જે અંતરાયો પડતા હતા જમવાની રસોઈ તૈયાર થઈ હોય થતા ખવાય નઈ પુલ જેટલું હોય એટલું જ એટલું જ ફળાકાય એ ખસી જાય ને થોડા ભડા કઈ જાય જેટલું હોય એટલું એના કચેડા નો ગુણ નથી લાભાંતરાય કર્મ છોડવા ત્યારે વિરોધી સભાથી એ છે તો બધા ચાલ્યા જાય અંતરાય કર્મ જેનાથી ઉત્પન્ન થયા છે તે દશા આપડી ના થાય એટલે ચાલ્યા જાય અંતરાય કર્મ એટલે તમારો છોકરો મોટો અંતરાય બન્યો અહીંયા અંતરાય ભર્યો હા કે તમે ખાઈ કોઈ બેસું તો આત્મા એવું કોઈ આપણે ના ભૂલા બુદ્ધિનું તાપડ છે વાય નાખે આપી મેલું આવું કહેલુંગડો કપડા કપડો કઈ પહેરતો હોય અને આપડે કઈ પૈસા પગડે કપડા નહીં લઈ ભાઈ કે પણ દાદા કેટલાક કેટલાક એવી ફરજો આવી પડે તો તારે તો થોડો અંતરાય કરવો પડે ને કુટુંબ ની અંદર પડીલો હોય એટલે ફરજી આપી આપણે ધોઈ નાખવું છે હોય ત્યારે ધોઈ નાખવું છે પેપર વાળું નાખવું પડે અત્યારે જોઈ નાખે છે ધોઈ નાખે હું કઉ છું કે હું કરું છું ખરો પણ દાદા મને સાચવી લેજો હા એમ કે છે કારણ કે એમને તો દાદા સાથે વાત કરવાનો પરવાનો મળી ગયો છે ને એ તો બધું જુદી જાત છે હા એટલું ધ્યાન આપે ધ્યાન આપ્યા છીએ ની વાત છે એટલે દાદા બહુ રકમ કરે છે નિરંતર રક્ષણ કરે છે સાલ પતી વડે તો આ રેવા જ્ઞાન વગેરે કલાક ના રહેવા માટે ના જે છે તે અંતરાય કેવી રીતે પડતા હશે દાદા નો સત્સંગ ચાલતો જ હોય તે અંતરાય પેલા પાડેલા નું ફળ છે બરોબર છે એ અંતરાય કેવી રીતે દાદા પડેલા એ અંતરાય કેવી પડેલા આપડે જો કોઈ આવતું હોય એને એમ કે ભાઈ તમે દરરોજ શું કરવા ત્યાં આગળ જાઓ છો આ વાત સાંભળવા માટે તો અંતરાય પડે ને પછી દાદા દાદા ના સત્સંગ માં આવતા હોય એને કોઈ એમ કે તમે દરરોજ શું કરવા ત્યાં જાઓ છો દરરોજ શું કરવા ત્યાં જાઓ છો એક ને એક વાત સાંભળવા માટે હું કઉાય કઈ અપા દેવું નથી એટલે મારતી અપાય નહીં પછી મોટું અંતર બીજી નાસ્તા હોય ઉઠાવી પડતા આલુ કઈ ગયા હા ભાકી રાખ્યા છે ચોખા બુખા ભરેવું છે આટલો વર્ષ થાય પાછી હોય તો કઈ જતા હસરાય ગયો કે ભાઈ આ ભાત નહીં મરે આમ કરો ત્યાં આપે છે ને એ જો આમ પછી જ દબર નથી એટલે આપણે ભાત કંટ્રોલ કરો ઓછો ખાઉન ખબર નથી આવું ખબર નથી એ જ્ઞાન પૂછે એટલા જ નથી વાતો કરે આપડે કઈશું ભોડ પાડેલો છોકરો નઈ બોલે આપડે આવે કેવા સંજોગો માં ખાલી દ્રષ્ટાકાર એવા સંજોગો દાખલા તરીકે બધો ભાગ લીધો હોય તો આપણે ખાતે આપડી હાજરી નું થાય એટલે આપણે હા દાદા બરોબર માં કહેરાતી માંથી આપણે આપણી જાતને ઘણા ના સોલ્યુશન નીકળી જશે આમાં આજે પડ્યો તો ઘણા ના સોલ્યુશન નીકળી જશે આમાં કે પણ સામાન ના હિત ને માટે તો પછી એને નાક કેવી જ જોઈએ ને સામાનુ જો હિત આપણને આમ દેખાતું હોય કે આનાથી એનું અહિત થાય છે તો પછી એ વસ્તુ માટે તો આપડે નાક કેવી જોઈએ ને આનાથી અહિત થાય છે અમુક નામ કરવાનું પોલીસ એક્શન નહીં લેવાનું વિગત થી આવું આવે વાંધો જો આવા સંજોગો ડગરે ને પગલે બને છે આ સામાન્ય જ્ઞાન હું કહું બરા કઈક વાતચીત કરો તો આ સામાન્ય જ્ઞાન લીધે